બે હજાર ચાલીસ માં ગુરુવાર તારીખ ત્રીસ આઠ ઓગણીસો ચોરાસીકરણ નું પોતાને ઉતારે ગાદી ચક્યાજમાન હતા અને ધારણ કર્યા હતા પોતાના મુખ અરવિંદ ની આગળ मोनी तथा तथा हती। महाराज सर्वे सर्वे संत तथा सर्वे एम बोलता हुआ जे। प्रथम अमारा अंगनी मोक्ष मान्य हो रीते वर्तू तो आलोक भगवान अमरी राजी रह कहज कहने कह त्याग कर भगवान भक्त विना मनुष्य मत अथवा पदार्थ मे मन मृति थी हो अतिशय छेटू करे तय सुख थोड़ा ભગવાન ના ભક્ત થી એટલે આવું અંગ કેળવાનું જોઈએ નાનપણ ની ઉમર સાંભળતી હોય ને આપણને આપણી પૂરતી એટલે આમાં બધું આવે ને સ્વાભાવિક રુચિ જેવી હોય એને લોસ્થામાં છુ ને આ કેટલાક વજલા ભાંગા ના હોય ને એ મને સાધુ આવે પોતાનો કઈ મોક કરતા નથી પણ એ સ્વાભાવિક એની હોય આપણી સ્વાભાવિક રુચિ બીજી દેખાય આપડે એને આની અરે મેળખાય ખરો સ્વાભાવિક રૂચિ આ મનુષ્ય નો જન્મ છે માં નો જવાય જવાય એવા ઉપાય કરવા જોઈએ ને જો ભગવાન ના ભગવાન સિવાય ભગવાન ના ભક્ત સિવાય માત્ર માત્ર નહી એટલે ભગવાન ના ભક્ત સિવાય ના જે મનુષ્ય મનુષ્ય માત્ર વાટી વાળી વાત છે અમે આ સાધુ લોકો છે એને ઉપનિયર બંધન હોય એનાથી કઈક મજા આવે કોઈ છે જગત ના જીવ ના ક્યાં ખબર પડે અને એના માટે તો દાખડા કરે હવે છેટો કેવી રીતે રે છેટો રે કેવી રીતે છે પણ એ બધા થી છે જાણતા હોય પછી શ્રીજી મહારાજે પોતાના અંગ વાત કહેવા માંડી છે અમને તો જે પદાર્થ માં હેત જણાય તો તેનો ત્યાગ કરીએ ત્યારે સુખ થાય આપણે ત્યાગીએ જે મનુષ્ય માત્ર અથવા પદાર્થ માત્ર તેની જો મનમાં સ્મૃતિ થઈ હોય તો તેથી અતિશય છેતું કરીએ ત્યારે સુખ થાય શું કયું એથી જબરી વાત છે ભગવાન ના ભક્ત વિના જે મનુષ્ય માત્ર અથવા પદાર્થ માત્ર તેની જો મનમાં સ્મૃતિ થઈ હોય તો તેથી અતિશય છેટું કરીએ ત્યારે સુખ થાય એની વાત કરે છે ભક્તિ સિવાય આ માર્ગ હાલે છે ભગવાન નો માર્ગ ઉપલા વેશ કાઢતા હોય પણ હાલતા અભ્યાસ હતા હું એમાં લઈ ગયો પછી મેં આઠ જણા હતા નો હાલ મૂક્યો વાતું કરેડું આવ્યું ખોટી વાત છે એમાં ખપવાળા ભજ નહી કરતા અને નોખું હલવાનું કઈ તો ભેળા થઈ જતા મગજમાં નો મગજમાં આ તો વચનાવૃત્ત માં આવ્યું ને એટલે એનો ત્યાગ કરીએ તારી થાય જો એ માર્ગે જવું હોય એના આપણે વખાણ કરવા નથી પણ કોક અંગ દેખાતું હોય એનો ત્યાં છે તો કરવાનું એ બધું અટપટનું છે તા હોય તો હા તો પડે ભૂલાઈ ગયું પાછું યાદ આવી ગયું ઓફિસ માં કામ કરનારા બેઠા છે ઠાકોર કે એક ડબલી નીકળી અને ઊંચા માય ટાંકુ એટલે આમ મૂકી રાખી હતી પછી કઈ આવશે પછી કઈ આવશે પછી કઈ આવશે કઈ કઈ ન આવી ગયો અને આવડા ના દઉં તો એરાજી ન થયો હજી આ સરકારી ઓફિસો માં રખે છે હોલ્ડરો નોકરો કરી રાખે માલભાઈ પડી હોય તો લેટ પાછી મૂકી દે આખું જો બધું આ માપી લે ત્યા ખાના વાળા ભગવાને આ દુનિયામાં જેવું કર્યું મનુષ્ય ને આગળ વધવા ભગવાન ના ભક્ત વિના જે મનુષ્ય અને ભગવાન ના ભક્ત વિના જે મનુષ્ય માત્ર અથવા પદાર્થ માત્ર તેની જો મનમાં સ્મૃતિ થઈ હોય તો તેથી કરીએ કરીએ ત્યારે ત્યારે તેનો કોઈ અતિશય છે અને જો ભગવાન ના ભક્ત હોય તો તેનો કોઈ રીતે કરીને અહિયાં અભાવ આવે જ નહી અને અમારે વગર ઈચ્છે પણ પંચ છે તે જોરાવરિયે આવીને પ્રાપ્ત થાય છે જગત માં અર્પણ તો ખતરા હોય ને જોરાવિ આવે છે એ નો લિજ બીજા હાથ જોડે મારા હાથ તો અમારું કલ્યાણ કેમ થાય આજનો સ્વીકારવું જોરાવરી આવે પગે કરીને મંદિર માં આજે કોના નું ઘરેનું લઈને પોગ આવે ઠાકોર શ્રીજી મહારાજ આવતા તમને કોઈ કઈ પરિણ ઉ મને ગમતું એ વાલી વસ્તુ हाटेल <laughs> लंगोटी, मन्ने ठेली <laughs> शब्द बताओ, आ, बताओ, <laughs> जन्मे થી કરીને આજ દિવસ પર્યંત કોઈ દિવસ જાગ્રત માં અથવા માટે બરાબર ભગવાન में ने अमारे विशे <laughs> तो तेने तथा स्वप्न मूंडागेह मुकिया ते बहु कष्ट <laughs> कल्पना कर अमार अंतर तो एक भगवान ना रहे दिवस अमरा भगवान ने भगवान भक्त विना बीजे क्या हेत जना છે અંગ હોય તે કહો પછી સર્વે મજા નઈ હોય હોય બીજું નહી બટકા ખતરા જુના સાધુમાં કરતા હોસ્તા ન હોય પણ રુચિ નું ન હોય તો જે સાધુ હતા બઉ પાડો ખોળો હા હું બિચારા પાળા ખોળા એને કઢી ભાવે બઉ એકદી મને ખબર છે ચોકમાં એક એ છાસ માં ડોય અરજી જવું નાઈટું પડી જવું દેખાય અને એના પથ્થર માં કેવી રીતે વાત કરશો વાત મે છૂટ ગયો નથી હાલજો શું છે સમજો પણ આ સમજે છુટો મહારાજે કહ્યું કરે નઈ હું આશક્તિ વાળો હા મહારાજ ની બેઠે રૂચિવાળા નીકળ્યા એક થાય કરવું એ નહી જાણ્યો મહારાજ ની બેઠે રૂચિવાળા નીકળ્યા આપણે હવે તમે તો પોતપોતા નો અંગ હોય તે કહો પછી સર્વે સંત તથા હરિભક્ત જેવા જેના અંગ હતા દે દેવા કહ્યા અને જે આલોક ને વિશે અને પરલોક ને વિશે આવી રીતના અંગમાં અમે રહીએ તો અમારા ઉપર ભગવાન રાજી રહે એવી રીતે કહ્યું કઈ મેરે રિપ્યુશન બધાય નાસ ન થે બકરવી જોયો કે નહી કે આપણે ના લીધું જ આપણે ના લી જાયનું ફોલો શું આવે ભાઈ હે તમારી બધાય હોય ને કોઈ હરિભક્ત ના અંગની વ્યક્તિ જે તો બીજે જો એ ને ને ને માં માંડ અહવા ચડ્યો એ માંડ અહવાર કેવાય અને મોઢો ચડ્યો ઓલિયા બબે હજાર ના ઘોડા માથે ફૂલ સ્વારી કરનારા એ વેલા ઉઠ્યા આપડે બધા અસવાર બરાબર છે માંડા અહવાર અને મોડા ચડ્યા કેટલા વર્ષો હોય ત્યાં માંડાયાબડાવવુંબડાવે કેવી રીતે ટકી શકતો ન હોય એમ આ જે અંગ થયા એના માં હોય નહી ઘોડું તબડાવે કઈ રીતે કોને ભગવાન વિના બીજે ઠેકાણે વૈરાજ્ય નું કહ્યું અને કોને આત્મનિષ્ઠા નું કહ્યું અને કોને ભગવાન વિશે પ્રીતિ નું કહ્યું धर्म कहू प्रकार कोई न कहू पीजी महाराज बोलिया एक निष्कामी वर्तमान दृढ़ हो तथा परलोक म टी वर्तमान दृढ़ हजार गाँव छेटे जाए तो छे અને જેને તે નિષ્કામી વર્તમાન હોય અને તે જો અમારી પાસે રહે છે તેના જ હાથ કરી સેવા ગમે છે માટે આ મૂળજી બ્રહ્મચારી છે તે અતિશય દ્રઢ નિષ્કામી છે તો અમને એમની કરેલી સેવા અતિશય ગમે છે અને બીજો કોઈ સેવા ચાકરી કરે તો તે એવી ગમતી નથી લખ્યું પાછી વાળવા ને માટે લખ્યું એક જ ન હોય હોય બીજા આ વધારે હોય એટલે એની ઉપર ભગવાન નો રાજી વધારે અમને આટલા બધા છો ને મારા જેવો પાછો તમને બધીએ ઓળખીએ ત્યાં જ ગણતું હોય એમાં જોજો હોય હું વધારે આ પ્રૂફ ને કઈ બતાવવા આવે ત્યારે એને એકદમ ક્યારેક મુંજાઈ જાય પાછું મારે ભરી લેવું પડે અરે કરે કોણ અને પાચોમ ન દેખતો અને મારી એ બાજી તામસ પરગતી એટલે ક્યારે બે બે વિના નઈ દેખાય જતો ભાઈ હે પણ હું સમજુ ખરો કા બે વિના હું ને કી બીજાને ખબર નહો તો તો જે ક્રિયા કરશે એ ક્રિયામાં જકડાઈ બેઠા હે એ એમાં એને ટકવા જાવ બરના હારું નો લાગુ હારું નો લાગુ ઓ તમને એ કરતો હશે ને એમાં ભગવતી ભજન કરતો હોય પણ કરે હું સારું કરું છું પણ એ સારું થાય જોઈ તો અથડામણી ગયા થાય પણ એનો પાછો એના ગુણ હોય હા સાચું તો કેવું પડે ને એટલે ગુણ લઈ દે પંચ મહાવી વાળા દેખાય બ્રહ્મચર્ય માં હોય હિંસા માં હોય બધે હોય સત્યમાં ભગવાન જોતા નથી એ બધા ના પ્રાશ્ચિતો નિષ્કામ શુદ્ધિ આખી લખાય નહીં તો શુદ્ધિ કેમ કરવી અને એ ભૂલ થવાને માટે શુદ્ધિ લખી અને સત્ય એવી વસ્તુ છે સત્ય છે એ ઈશ્વર નું સ્વરૂપ છે પણ એ સત આવે મને માનવું સત્ય હોય પાછું અમે હાજુ એમ બોલો ને ખોટું કોણ બોલતા છે બીજા જે હોય એમ કે અમે તો હજુ કહેવાના હો અમે તો હજુ કહેવાના એટલે બીજા ખોટ બોલે નિષ્કામી વર્તમાન ભગવાન ને ગમે છે અને એમાં વધારે આ પ્રયત્નશીલ રહે એટલા માટે મહારાજ આ જોરદ વાત કરીશું જોરદ વાત કરીશું तो करे, जो करे तो गमती कर प्रतिपादन थे युक्ति कर संताड़े तो अमने जनज नहीं मन युक्ति ભગવાન એને છોડીને વૈયા ગયા નથી બોલે છે જાણીએ પણ છોડીને વૈયા ગયા કોઈ એટલે હું નાખું તો ભૂલી ગયો ભક્તિ કરી ગયો સ્વામી ની વાત ના શબ્દ છે કે અમીરે પણ ઘણી ભક્તિ કરી એક છતાં રઘુરજી મહારાજ ને ગુણવત્તા ગીરમાં હું હરવા હલી અને ઉના જાય એ પછી મૂળ વર્તનતા સામે ઉસ્તે નીકળશે લો પાછા જશું જે ભ્રાસ તો આ માનુષ ને ધર્યો ભગવાન મળ્યા અને આપણું કલ્યાણ બગડી જ નીકળ્યા ગુણ સ્વામી રઘુરજી મહારા નું સાધુ હશે આવડા બે વિચાર કરીને કાલે ક્રમ ધ્યાનથી નીકળશે આપણે તૈયાર રહેવારે છતું રહું અને છે રાખીને હાથ જોડીને ઉભી રહેજે અને હું આગેલ થોડો એટલે ગાડુ કાંઠા ઉઠી ચડે ને એ બેઠે પણ આડા ઉભા રહ્યા ગાડા ખેડૂત અમીરો કયો એટલે પડખે હાલનારા સાધુ એપી પાપી પાપી એનું મોઢું ન જોવાય સાધુ તો પડખે તરી ગયા હાલો ગાડા ને મારી ખેલો ચડાવી દ સ્વામી બોલ્યા રઘુલજી મહારાજ ને કહેવું કેટલા ભાવ થી મોટામાં ઘાસ ની ખોડી લીધી અને રડે આપણે દંડવિંદ સ્વામી સાધુ તો છેટા જ થઈ ગયા બાકી એનું મોઢું ન જવા આવ્યો મહારાજ ને ત્યાં એક સાધુ આવ્યો કૃષ્ણ અવતાર ને હંભારો કૃષ્ણ અવતાર ને બધાચર્ય પહેર્યું છે ત્યાં ગોપીઓ સાથે રાત્રિ દિવસ ના વિહાર હતા આ જીવ નું ભલું કે બી અમીરા શું ઈચ્છા હોય કે આ આ ઘર વાળી બેસી દાલ જમાડ્યા અરે ગુરુજી મહારાજે જમ્યા સાધુ ના સ્વામી એ જમાડ્યા સાધુ તો હોય દાયા હોય ને બધાનું તૈયારી કરવાનું આના તો જમવું પડશે એ વાત કરીને હલવાપોર પછી દેવ માણસ દૂર દૂર હલ્યા સીમાડો આવ્યો પાછા એવી મહારાજ ને લીલા ચરિત્રો વાંચ્યો એવા ઘણા દાખલા આવે પણ લખવા ટાણે ક્યાં વયો કઈ નો કહેવાય પીઠ થાબડી એટલે કઈ નો કહેવાય એને માટે અર્થ છે એક ધારો લીએ એનો આ અર્થ નથી અને આપણે કેટલાય જન્મ ધરતા આવ્યા છે બધું બરાબર દેશુ આજે આ દેહ કરી કોઈ કોઈ કઈ પણ કોઈ ભૂલ થઈ હોય ભગવાન પશ્ચાતાપ હોય તો આ ભાવ પીડ્યા એટલે બીજા નો અભાવ પીડ્યો છે એમાં એની કોઈ દિશા ગતિ નથી થતી એને પાપ કર્યા હોય ને એને તો પ્રભુ દિન દયા છે તમે દિન બનો પણ એ ભૂલી જવાય એ રેતું નથી પોતાને શ્રેષ્ઠ માની ને ફરતા હોય એટલે આ બીજી ભૂલીઓમાં ચારે બાજુ જપ્પ છે શું કહો છો અને અહી મહારાજ આટલો વાત કરી લખે તો ચીલો પડી જાય ચીલો પડી જાય ઠીક એક વ્રત છે સત્ય વ્રત છે અપરિગ્રહ વ્રત છે અને અસ્ત છે ન કરવી જો ચોરી તો હવે ઠાકોરજી ની જ કરવી હોય સ્વામી રાજાની હું જ્ઞાન સ્વામી રાજા ની ચોરી કરી રંગ ચરણ અનુસરતા રંગ ચરણ રંગ ચરણ અનુતરતા રાજા ની ચોરી કરી અને રંગ ચરણ અનુસરતા રાંક રાષ્ટ્રો થી દબાઈ ગયેલો વિષય માં લેવાનો છે રાત જ છે કઈક કાંઈક એનામાં સાધન ના ગુણ હોય ને એને વર્ગી રહેતા હોય આમ છે આ એના આ માણસો નહીં આ તો શાસ્ત્ર છે એની દ્રષ્ટિએ બોલે રંગ ચરણ રાખ્યા અને ખુબ જાને જયારે રાત્રિ રહ્યા એટલે યમ્રમજર બરાબર ને હવે એને ન હોય કઈ ભગવાન ને કઈ હોય અમારું મુખ પણ સામળું થઈ જાય છે અને તેનું દુખ તો અતિશય લાગે છે પણ મોહબત જાણીને જાજુ કેવાય નહી અને વળી સાધુ દાવો છે માટે અહિયા સમજી રાજયુ છે સત્સંગમાં કોઈ પુરુષ તથા કોઈ સ્ત્રીને કદાચ જો નિષ્કામી વર્તમાન માં ફેર પડે તો અમને સંભળાવશો માં શા માટે જે જયારે અમે એવી વાર્તા સાંભળીએ जेम दिकरो ने मुकी ने जता रही निष्कामी वर्तमान वालो अरे आलोक परल दृढ़ा रहेकर पूछो પૈડા ધૂસરી ઊંઝ માચળો એવા ઘણા સામાન કરીને એક ગાડુ કહેવાય છે તેમ નિષ્કામી વ્રત દ્રઢ રાખવાની પણ ઘણીક સામગ્રી જોઈએ છીએ अखंड जोड़ी मेलू पर क्षण मत मन ने नवरु रह नहीं पुरुष ने भूतवश थोड़े काम न बतावे खा तैयार मन, मन ने अखंड भगवान कता जोड़ी राखू ए मन वश थीजो उपाय प्राण ने निम्ब જેમ ભગવાને ગીતા માં કહ્યું છે જે આહાર વિહાર યુક્ત રાખવો પણ અતિશય ખાધાની લોલુપતા ન રાખવી એવી રીતે વર્તે ત્યારે પ્રાણ નિયમ થયો કેવાય અને પ્રાણ નિયમ ન કર્યો હોય તો ખાધા ની બહુ મનમાં તૃષ્ણા રહે પછી અનંત પ્રકારના જે રસ તેને આપણા ઘરમાં કોઈ ખાવાની લોલુપતા વાળો નથી બેઠા બેઠા એવું જાણતો શું ખોલી કાઢ દેખાય કઈ વાતાવરણ આમાં જે લેખ્યું ને એની ઉપર હું તો આમાં કોઈ ખાવાની ત્રષ્ણા વાળો નથી આમાં કોઈ ડબ્બો રાખે આજે ખાવાનું કોઈ કબજે હોય એટલે કે માગવું પડે ને કા લેવું કા કરે તો ખવાય બીજી રીતે મળે નઈ ત્યારે એ લોટતા તો નથી તેને હવે સિંહ ભક્તિ માં જોઈએ એને એ દ્રષ્ટિ થી કહ્યું કે એની દ્રષ્ટિ એ બરાબર છે નવતા ભક્તિ માં મન ન રહ્યું તો ક્યાંક રેતું હોય કે ન રહેતું હોય કારણ કે મન નવરું તો રહેતું નથી કા શું મારી ચંદર હું ઘણી વખત કઉ છું ને યાદ ન રાખો પુરુષોત્તમ સામે શું કે પોતાનું રૂપ છે સંકલ્પ વિકલ્પ એટલે શું દેહ સાથે જે એકતાના વિચાર થાય છે દેહાભિમાન ના શરીર સંકલ્પ છે અને વિષય સંબંધન થાય છે એવું થતું છે જાદુ જાદુ બોલી ને છે યાદી દેહ ના સંકળે આ દેહ ને જરા કઈ કઈ કામ થાય બેઠું હોય એને કોક લાકડી મારે એ આપડે ભરકીએ છીએ આપણને જ્યાં આપીશ એમ દેહ ને કોક કે થવું જોઈએ બેઠા બેઠા બધા આપડે વિચાર કરવા તેમાં આપડે ત્યાગી ને તો બઉ કરવા પડે ભાઈ ગ્રસ્ત તો સંસાર માં રહ્યા છે એમાં એક સમજણ તો ખુદ વ્યક્તિ એટલે બાકી બધું તેવું કુટવાનું થાય ને હવે તો એક સમજણ એ કરીને સ્થિરતા પકડવાની રહી કઈ નથી ખાઈ સંકલ્પ વિકલ્પ કા હું કઈક એના સંકલ્પ અને સંકલ્પ વિકલ્પ કરે એટલે મેં મારા ભાગ માં વાત કરીશ્રમ માં મોટા સાધુ છતા ની વાત મારે ગામડે ફરતા મોટા સાધુ હોય સ્વામી ના અંદાજે ગામ માં બેઠા સ્વામી કાલી મારે દૂધ પાક સ્વામી ગમે દૂધ પાક નું કઈ નઈ ક્યાંક લેવા દાવ ફરે ઘર માં હોય લાવો ને એમ કરતા એક સાધુ દૂધ પાક ની ઈચ્છા મળે તો હું લાવીશ એવી ઘરમાં લોટ હશે જે તમારે કરવું એ કરી દઈએ તમે રાજેશ ગામ છે બાજુ ત્યાં પદો કરીને ફરવા ખુંબે રાત્રે બેઠો ખરા મારી રહો હોય તારી રહો શું કરવું શિખર હવે બિચારો એની ભાષામાં મારે ખીખર કરવી સ્વામી કે અરે મારે ઘરનું દુજાણું છે રી બોન માનું બોલે જોરા હું પરહ મતલબ ગોપન ભલે ભલે ભલે મુંબઈ કરે છે હા આજનાના રોટુનું બુકિંગ કરી પાડે છે હા કામો જીન બતાય જો નિયત આ વેરા આ બોલ એ હું જાની જાઉં અરે અરે ગુરુજી એય વૈભવ મે એ દીપન પેલો ગઈ બાજુ મે નોકરા મોહાળે આ રમુગે આ મલે ગાડી તો થી નિલગ સાહમ દોહી ઇસ ભંછા જાય આમ મે નિલગ ની આ હું ગાવડ મોર છે મારા તોલા માયે વો ઈ તો ઉન તો કદી ને આને આજુ બરાબર એન્ટી આઉલ ગયને ન પડો હારું નલે ઓય કયો આ મેં જો ભૂલાકું હુંવાનો ઓ થી જોથીઓ થી ક્લામીને આતો કરમ આરી આરી પાસ છે એકલો વિચાર તો લાગે કમોને મત છે દીદ ઈ હલે કોણ લોકો છે કેતો છે બસ આપણી ભોસ માં ઘરે પણ ગુડ ગતો ખાઈ લઈ તો આગળિયા બને કાં તો ના ડાડું મારી દેને માત્ર પત આવલે ને હવે માથે માથે ખાલે દો ને ખાલી ગેમ કરી છે તો તો આ પૂરી દીને ને આને કીતો ના છે આગળિયા મારે તો તમને ખબર હે કે એ ભુલેગી In hello, the friend, so uh, the group la, and all of you, you can be in the bazaar, you can go to the market. Hello, hello. I am a doctor. I am a doctor. I am a doctor. I am a doctor. દેવતાનું નામ ઓલો પગアン નેમન જંગ દેવરુને ફાવરી માવી બોલુ દેવ મારા દો કેટલા છે સ તજો પાનો છે હે આજા સુમહારાજી જય ગંગા મહારાજ